koi <laughs> ram mandir hath ko no, rena na de jo koitam mukhe mein mo de ji heshu koi ram mandir rena nahi ko de ji vejo तसुरो न भेटो तवो अतिशय दुरा चिल्ले रे हां चली तारा सुवो बेतो तवो अतिशय दुरा वज्रो तसुरो न भेटो तवो अतिशय दुरा बंधू तसुरो भेटो तवो अतिशय दुरा तसुरो न भेटो तवो पड़ जो, तो थाए, ओड़ पड़ जो, ओड़ खान पढ़वी मुश्किल जो बेटो थे ओरखान पढ़वी मुश्किल जो ओरखान पड़े काम का जो होड़ खान पड़े काम कर उलजो काम काढ़ी साधो मे कायमी उकेल जो જય સચિદાન આવી ગયા બધા મતલબ તમને ધ્યાન રાખજો જેમને જવું તારે સિનિયર સિટીઝન ના પ્રમુખ છે સિનિયર સિટીઝન બહુ શું બહુ આપનું નામ બી આગ રિટાયર્ડ હાઈસ્કુલના પ્રિન્સીપાલ પ્રિન્સિપાલ અહીંયા આપી આપણો ડાકોરમાં બહુ સરસ બહુ સરસ બહુ સુંદર આપણે ડાકોરના જે મુખ્ય આયા હોય તો કહેજો એટલે આ તો વાતો કરીએ આપણે બે ચાર જગ્યાથી બે ચાર જગ્યાએ હા જેમને વાતો કરવાની ઈચ્છા હોય તે જાણવાની ઈચ્છા હોય ખાસ કરી નથી હનછોડ રયા છે રણછોડ રાજા રણછોડ હું કહ્યું ક્યાં છે એ તો એમને ખુશી પર એમને કહ્યું છે ને એમને તકલીફ છે ને એટલે કહ્યું છે બરસાઇ બરોબર છે પણ આપ પ્રશ્ન કરશો ને તો આનંદ આવશે જરાક બસ સમજ્યા આવે એ રણછોડ રાયા રાજા રણછોડનું આપણે પદ બોલીએ છીએ જે કૃષ્ણ ભગવાન આટલું અહીંયા હજાર વર્ષ આવું જૂનું અતિર્થ કેટલું આ ગોમતી તલાવ એટલું જૂનું પણ આજે એનો ઇતિહાસ એવો રહ્યો નથી કે આપણી પાસે છે હમ કઈ હોય તો ખોરી કાઢો ખોદીને ખડકો જ નહીં કરવાની ખોદી કાઢવાનો સાહેબ કેમ નથી કરતા તમે गुमतीस क्ख्य संभ कि बनोक कह मतलब शू कि महाभारत कार वक्त नहवा मतलब आज वर्ष पूर्व आटल बढ़िया तीर्थ वगैरह एनी आ रीते समझ પરંતુ આપણી પાસે રેકોર્ડેડ હિસ્ટ્રી નથી અને એટલા માટે આપણે એનું જે સત્યપણું છે ભૂમિ અને ભૂમિના મહત્વનું દ્રવ્યનું અને પછી એ પ્રમાણે આ ક્ષેત્રનું અને આપણે બધા જ કારનું કે મહાભારતનો કાર એક જ સૂચવે છે કે આપણે કાયમના છીએ શું કહે છે અને આપણે કાયમી આપણું કાયમ ઓરખાણ પડી જાય એના માટે અહીંયા રણછોડ આવવું પડે રાજા પહે રાજા પાસે જવું પડે ભાઈ બીજું ક્યાં જાય તારે રાજા કોણ કહેવાય ગરીબ નવાજ એટલે શું શાહ સાહેબ કો તમે તમે આપવાજ જે ગરીબોનું રક્ષણ કરે ગરીબ રાજા કહેવાય ગરીબ નવાજ એટલે કોણ કે સબડાની નીચે કચરાયેલો દબાયલો હે ગરીબ અને એના નવાઝ એના બાદશાહ શા સાહેબ બરાબર તમે છો કે નહી તમને પૂછ્યું સમજે કે નહી આપણા દિલમાં એ જ છે ને આપણે તો ત્યાર પછી કંખારી તમે ભૂલા આવ્યા છો તમારો અવાજ ખૂબો તો ત્યાં આગળ આટલ્યા ઊંચી જશે થોડી એટલે એક આપણે રણછોડરા નું કષ્ટ પદ બોલી લઈએ પછી સત્સંગ ચાલુ કરીએ કૃષ્ણ ભગવાન વાર્ત પ્રગટ પરમાત્મા मूत प्रगट पर मत ज्ञानी सत्पुरुष बोलो अमारुछया કષાયો જ કૌરવ અજ્ઞાન દ્રુતરાષ્ટ લેપી નરખર આ માયાનું કુરુક્ષેત્ર કેમ કહ્યું કે આખું વિશ્વ અને વિશ્વનું આ જે હોવાપણું ને બધી પરિસ્થિતિએ કરીને છે તે એ આપણે જોઈ રહ્યા છીએ આસપાસ અને આપણે પોતે પોતાના જીવનમાં એ એમાં મુખ્ય એ મારાપણું જ આપણને એ રીતે રખાવે છે મારાપણું પણ મારાપણું એને પાછળથી પીઠબળ હોય નહીં એના વગર કામ ના કરે મારા પણ એટલે પીઠભર કેવી રીતે હોય અને મારા પણ કામ કરે ત્યાં આગળ સામ્રાજ્ય કોનું હોય કે આ જેને ફાંસીનો મા પડતો હોય તો લાગુ પડતો હોય ખોરી લેવાના એને આપી દો ફાંસી કે છે એનું એનું રાજ ચાલે કેમ હશે એનું રાજ હતું અહીંયા નહીં અને ગુનો કોનો એનું નાનું પડે ગાળો એટલે અને બાપ મારા ગાળાને બોલાવી લેવો ને સાથે સાંભળે એને કેજો ખબર કાય અજ્ઞાન ધ્રુત રાત એટલે પછી રાજા કોનું રાત કોનું ચાલે અને અંધેરી નગરીમાં કાણી રાત ચાલતું હતું કાળા પડાયું આખું રાત એટલે અજ્ઞાન ધ્રુત રાષ્ટ્ર એટલે આપણે જે નથી ત્યાં આગળ આપણે હોઈએ એટલે કે બીજી ગાડી અને પચાવી દઈએ એ ધ્રુત કહેવાય બીજા જે યોગ્ય હતી ગાદી એ આપણે પચાવી પાડીએ દ્રુત રાસ અને આપણે પતાવીએ એટલે આપણા છોકરાને આપીએ આપણે તો લેપિત નરક રવરવું એટલે લેપિત નરક રવરવું છે અને છતાં પણ સમજાતું નથી જયારે છેલ્લે છેલ્લે થાય ત્યારે બહુ પસ્તાવ કરે પણ હું કામ બોલ ઢોરા ગયા પછી શું કરવાનું ઢોરા ગયા પછી હું શુદ આત્મા શ્રીકૃષ્ણ શુદ્ધ ચિત્ત પાંડ રત્નત્રય ધર્મ ક્ષેત્ર સ્વાયત ગૌર दाओ दाओ। दाओ। श्री कृष्ण भगवान गीताजी वहां छे के जे अंदर बदा तौ परंतु आप कोई जगह आगे जगह छे एक बे आप पर एक चालसे ना बराबर बैठा से बदा एट्ले અંદર જે હું છું કૃષ્ણ ભગવાને કહેલું ગીતાજીમાં એનો મન મજા તો હું હું જે ગાયું તે અંદરના હું સ્વરૂપે ગાયેલું સુરે વાસુદેવ ના હું સ્વરૂપે નતું ગાયું વાસુદેવ હું તો જોયા જ હતા વાસુદેવ હું છે એ જ થઈ શકે બીજાનું ગજુ નતું સાચી થવાનું અર્જુનનું અને અર્જુન જેવો અર્જુન એને એને અંદરના હું કૃષ્ણ ભગવાન જોડે બહુ પ્રીતિ હતી અને સખાપણું હતું એમનું શું કહ્યું હા એટલે પછી વૃંદાવનની બધી ગોપીઓ સખીપણું કરવા લાગી ભગવાન જોડે અને ભગવાને એમને બહુ સરસ ઉત્તમ સખાપદ આપ્યું સાહેબ ના ના સાચું કશું ગોપીઓ ભણેલી ગોપીઓ પાછી નહીં કેટલું બધું ભણેલી હતી मिलन मीनल के गोपियो कॉलेज अरे भगवान ने माटलाम नें मतलाम ना भगवान ने वे चौदह दात ने समझा जैसे आख रूपक है एटल सुंदर रूपक है शाहब કે આ ભારતવાસી ભારતીય જીવો માટે આપણે બધા માટે આપણે ભારતીયો એટલે આપણે હિન્દુ ભારતીયો છે એવું કશું જ નહીં અહીંયા જે અહીંયા ભરતક્ષેત્રમાં રહે બધા ભારતીયો શું કહ્યું હા અને ભરતક્ષેત્ર બહુ વિશાળ છે પણ એવા ભારતીયોમાં આજે જરા જુદા પડીગા એટલે કઈ એ જુદા પડીગા ના કહેવાય એ તો ભરતક્ષેત્રમાં મહાભારત અને નરક સ્વરૂપી બધું આખો સંહાર થયો કેટલો વિશ્વા કેટલો સંહાર થયો જબરજસ્ત એમાં એ સૂચવે છે અંદર અંદર જોડે તોય જુદા પડ્યા કે નહીં સાહેબ કોને આવું છે ને કા જીવવું જીવી જવું એ કાળજી વાળું આપણા પોતાના હિતની વાત છે કે બીજાના હિતની બીજાને આપણે ફાયદો કરીએ પોતાને કરીએ પોતાનો ફાયદો કરીએ પોતાનું હિત થાય તો બીજાનું હિત સંભાળી શકીએ ને આપણે હે બોલો ને અને પોતાનું હિત ના અચવાય તો બીજાનું હિત સંભાળ તો બીજાનું અહિત તો સંભાળીએ ને આપણે શું કરે સારું આટલી બુદ્ધિ નો ખબર ના પડે શાહ સાહેબ પડે બુદ્ધિને ક્યાં ખોટી કઈ સારી છે પણ આ બુદ્ધિ રાખો ને તમને તમારી બુદ્ધિ ઊંધી ચલાવશે પરંતુ તમે વ્યવહારમાં બધી બુદ્ધિ રાખો ને આ પ્રમાણે મોતરાજજી ખરું કે નહીં આપણે જૈન હૈયે વૈષ્ણવ હૈયે શિવજી એ વાળ આવીએ ગમે પણ બુદ્ધિ તો બધાની હકી જોઈએ ને તમે આરાધના આપી ભને ભગવાનની રહી સુધી ભગવાન તો બધા જ આખા જગતમાં માણસ એક જ ભગવાન છે એક એટલે શું કે ભગવાનની તોલે કોઈ આવી શકે નહીં ए तो कि भगवानी बराबरी करे स्पर्धा करके नहीं कहू स् भगवान तो बहुत मेरी स्पर्धा कर मैं आगे निकले बहुत सारू तो कृष्ण भगवान था एट भक्तों वत्सव कहवा समझ के भक्त के भक्त जिज्ञासू परम जिज्ञासा वाला समझ अल्ले भक्ति वाला एट्द आत्मा श्रीकृष्ण कसूमगर हूं कहूँ आ रीते गयु कि हूं जो अंदर छूरा बदा में छू तो धर्म है स्वधर्म ए रीते कही लो परंतु वैष्णव संप्रदाय आप दृष्टि थी आप वैष्णवधर्मे आप स्वधर्म गयीजा इतर धर्म पर धर्म गड़ी गया एक तो एक कार्वी समझ आई गई प्रभाव में बात शू कही शू ले गई आप समझाया वस्तु आई बने शुद्ध चित्त पांडव स्वरूप कृष्ण भगवान कहवा शुद्ध चित्त सच्चित आनंद स्वरूप सचित्त आनंद स्वरूप ए बहारना बुखार बिंदने बहारना क्या असच्चित स्वरूप रहता અંદરમાં એટલા બધા સુંદર એટલે સત્ય ચિત આનંદ સ્વરૂપ હતા કે બારના એમના આવા કેટલા આખા ભારતમાં કોઈનું પુણ્ય ના હોય એવા પુણ્યશાળી હતા જન્મથી છેલ્લે હોય છે ખરું કઈ શાક કહી દઉં કોઈ હોય કૃષ્ણ ભગવાન કેટલું પુણ્ય હતું જન્મ્યા કે છેલ્લે સુધી પાછા મિની સમજો કે નહી માપદ ના કહેવાય મિની કોને મિનિંગ કહેવાય ખબર છે ન્યાઉ વ્યાવ કરે રત્નત્રય ધર્મ ક્ષેત્ર કે છે ધર્મક્ષેત્ર કયું કે રત્નત્રય કે હું છું અને હું છું એવી રીતે જે જીવી જાઉં છું સચિદાનંદ સ્વરૂપે અને એવો જીવી જઈ લો હું આ વાસુદેવ સ્વરૂપે છું એ આખું મારું એ જીવતું રત્નત્ર આખું રત્ન રાશિનું રત્ન હોય અને તમે ઈચ્છા કરો તમે હાજર કરે એને રત્નત્રય કે છે આમ તો રત્ન ચિંતામણી કહેવાય છે પણ રત્નત્રય રત્નત્ર એટલે આધિ વ્યાધિ અને જે મુક્તિ અપાવે એવું અદભુત ચમત્કારી રત્ન અને ચમત્કારી રત્ન કેવું કે જીવ તો પાછું જોઈએ કે પેલો પથરો છે પથરો ટુકડો થઈને કઈ રત્ન થયો પણ એમાં જયારે સાથે હતું તૂટ્યા વગરનું ત્યારે જીવ હતો અંદર એની અંદર જીવ હતો ઈરા કાઢવામાં પછી એમાં એ હોય છે સમજાય છે બહુ સમજવા જેવું છે સાહેબ અને ઈરો શું સૂચવે છે આપણને કે આપણે જીવનમાં ગમે તેવા કઠન થઈ ગયેલા હોઈએ તો પણ ગમે તેવા કઠન થઈ ગયેલામાં પણ આકાશ તત્વ રહેલું જ છે આ લોકો ભલે બ્લેક હોલની બધી વાતો કરે પરંતુ આકાશ તત્વ તો હોય જ આકાશ તત્વ સિવાય બ્લેક હોલનું અસ્તિત્વ કેવી રીતે હોય શકે શાહ સાહેબ અને આકાશમાં અસ્તિત્વ છે તો શું આકાર અંદર પેસી નથી શકતું આકાર તો સર્વત્ર છે સર્વત્ર છે જેવી રીતે આત્મા અને આત્માનું સૂક્ષ્મત્વ બ્રહ્મ અને બ્રહ્મનું સૂક્ષ્મત્વ વિજ્ઞાનીઓને પ્રયોગમાં કરવા છતાં પણ એને પકડવા કે એને આપણે જવા નથી દેવું છતાં પણ એને કાચના એમાં બદામ રાખ્યા છતાં જયારે સમય આવે છે ત્યારે એ કાચના કશું ના ચાલે શું એ આત્માનું આખું ચેતનનું ચૈતન્ય એ આખું એનું ગાંઠતું નથી એવું નથી પણ એની સુક્ષ્મતા કેટલી બધી છે એ બતાવે છે શાહ સાહેબ અને મનુષ્યએ જાણેલી પોતાની સ્થુરતા નીકળીને બક્ષ ગમે તેવું કરે સુક્ષ્મતા સમજાયું હા વેક્યુમ કર લાક કરો તો કશું રહે નહી તમારે અને વેક્યુમ કર કેટલા તમે શ્વાસ જોઈ લેજો મારા પર જો વિજ્ઞાન ના પ્રયોગ કરનારાઓ સ્વામિલા ઓખવાના રહો એક બે ત્રણ ઘરનાર રહો કરો તારે ખોટું નથી કે તમને ખોટા છો કેમ કેવાય પણ વ્યવહારથી તમે છો તમે હાથે હાથે હાચા કેમ નથી કહી શકાય અને વ્યવહાર કેવો તો કે બે સિક્કાની બે બાજુ એટલે એ રીતે સાચા એક વાર સાચા કરો બીજા સિક્કા ની તો ખોટા પડો તમે તો રાજા નાય પડે રાણી પડે શું થઇ જાય હે પણ લોકોને શું જોવે છે કે રાજા હોય તો હું જીતું અને રાણી હોય તો રાણી હોય તો તું હારું આ મારી શરત રાણી વાળો કે તમને શરત તમને આપવાની કહ્યું કે મને મંજૂર છે પણ એ તો અંદર એમ જ જાણે છે ને ઉછા રહે ને રાણી પડે ને રાણી પડી તો હું જીત્યો તો કે રાણી હોય તું હારું મેં કહ્યું તું ને તને મારી શરત ખાટી પડી આવે તો આવું આવું જવાનું મિનલ ના ના સમજ્યા આજના જગતના કલયુગમાં આ લોકોનો હવે સ્વભાવ થઈ ગયો છે શા સાહેબ સમજ મારો કકો ખરો બીજું કંઈ જોવાનું નહીં હું તો એટલે રત્તાત્ર ધર્મક્ષેત્ર એને ધર્મક્ષેત્ર કહ્યું અંદરના જીવનના ધર્મ ક્ષેત્ર કહ્યું આ શરીરનું બાજુ જીવાતું શરીર એ તો છે જ એ તો કુરુક્ષેત્ર રૂપે એનું બે સિક્કાની બે બાજુ કામ કરશે તમને પણ એમાં હું અંદર છું થાય ધર્મક્ષેત્ર એટલે આપણું જીવન અંદર હું છે હમ એટલે રણછોડ રાય કહે ને ઋણ છોડ એટલે આ બારના શરીરનું બે સિક્કા વાળું છે એનો જે ભાર છે આખો બેઉ બાજુનો એ બધા ભારો છોડાવનારા ઋણ એટલે ઋણ એટલે દેવું પણ શબ્દ થાય છે અને એટલે ભાર કહેવાય છે દેવું ઓલકુ હોય કેમ શું કેસે જેમ દેવું હોય તો કઈ કરો છો દાખર દેવું ભારે હોય મેતા સાહેબ આવ એવું છે કે દવું હલું ક્યારે થાય કે દરસલ લેવાના સ્વભાવ હોય કેવળ દેવાના સ્વભાવ વાળા સારી હલકું કહેવાય દેવાના સ્વભાવ કેવળ દીવાના સ્વભાવ કેવળ અને કિંચિત માત્ર લેવાનું હોય જ નહીં એમને તારે હલકા કહેવાય એ હલકું દેવું કહેવાય આ શરીર છેલ્લે ઘડી આટલું હલકું થઈ જાય છે એમ કહેવા માંગે છે શું કહ્યું બોલ કેવી રીતે રત્ના રૂપી જય સચ્ચિદારા સ્વરૂપે આપણું જીવન જાય ત્યારે એ આવે બધું સમજી લેવાનું તમારે એ અંદરથી થાય બધું એટલે બહારના શરીરને કશું આવવાનું નથી પણ અંદર તો બહાર થાય છે જ આ જે પાંચ પાંડાઓ અર્જુન આટલું બધું યુદ્ધ વિનાશકારી યુદ્ધ બધામાં હતા પણ અંતરથી એ કૃષ્ણ ભગવાન જોડેલા હતા એની કિંમત હતી સમજાવ્યું ને અને એટલા માટે એમને પસ્તાવો યથાર્થ પસ્તાવો થાય છે યથાશ પસ્તાઓ પછી છેવટે પરિણમીને હિમાલયમાં જાય આ બધું જુઓ ખબર કે નહીં પડે કૃષ્ણ અને માધવ સંબંધો વાંચ્યું છે અરે શું સાહેબ તમે એ વાંચો ને માધવ ક્યાંય નથી જોયું હે એવું સુંદર વર્ણન કર્યું છે હરીન્દ્ર દેવે એટલું સુંદર કર્યું છે મહાદેવ ક્યાંય નથી હે અને છેલ્લે બધી ભીડ અમારી નાથજી ને સાહેબ ખરું કે ધરમી વર્તન સંગ વિવેક વર્તન સંઘ વિવેક એક ક્ષણની કુસંગે કયો કેવો ધરમી વર્તનસંઘ વિવેકવાળા સંપૂર્ણ હતા છતાં કુસંગે ક્ષણ માટે સ્પર્શ કરે છે અને ક્ષત્રિય પણ જે ઉમદા ક્ષત્રિય પણ છે ઉમદા એમાં ક્ષત્રિય તો જાય છે અંદર નહીં અમે ન જાય અમને સંસ્કાર્યમવું જ પડે અમે આ ભાઈ શા બે નું વસ્તું છે આ તો નહીં બેસી ગયા પણ ચાર ભાઈઓની સંમતી ભાઈઓ બધા સંમત હતા ના કે છે તમે શું કહો છો સાહેબ શું કહો છો બોલો પણ બધા વડીલ હતા ને માનવું માનવું પડ્યું બધા કમને બેઠા ચારે ભાઈઓ એ વેચ્યાવા વેચી ગયા એક ત્યારે પોતા સંમતિથી વેચે હા તો બધું ચાલી ગયું પણ પેલી દ્રૌપદી વેચે તે સંમતિ વચે ગઈ ને દ્રૌપદી તારી ગઈ તો શું થાય સંમતિ આપી હતી આ કેશું તું જાણે તું શું શું કે બોલું સાહેબ સોનલ આ તો પરદેશ વાળી બધું આવું થઈ ગયું પરદેશ થઈ જવાનું આવું છે દ્રૌપદી સંમતિ નથી એટલે તેને બળવો પોકાળ્યો બળવો કેવો કે અહિંસક બળવો તારે દ્રૌપદી કહેવાતી હતી અહિંસક બળવો કહેવાય છે एने बढ़वो शब्द वपराय नहीं कहव पड़े कारण के भरी स्वाह में, थी। में थी। भेट भेट कोई बदा वरीलों आटलू एक वेरण निकल कोई ताकत नहीं कोई ताकत नहीं चार कोई बोली नीक्य समर्थ बधा बैठा था जुव स है शू था समझ बोलव बोलव गुनो नोलू डबल गुनो आ दादा नु अदूत गंभीर परमयुक्त सूत्र જો આપણા જીવનમાં પકડાય તો કામ થઈ જશે કલ્યાણ થઈ જશે આપણે પોતે પોતાના જીવનમાં કેવા રહે જોઈ લેજો બોલવું એ સિંગલ ગુનો છે શું કહ્યું એટલે વ્યવહારને નીચે માનવું એ સિંગલ ગુનો છે કારણ કે બોલ્યો ને બોલ્યો એટલે પછી ખાસ થઈ ગયું પર છે પાણી એને બોલ્યો પાછું કેશો હું એટલે વેસ્ટ નિકલ ગો થઈ ગયો તે વખતે બોલવું क्यों क्या समझ पड़ी गई के नहीं नही ना बोलवे पचास दादा तो कृष्णगोन करे दूसरे समझ पड़े कई बाजू रहता है आपने जीव शू जीव छोड़े तू सहन करेक्ट करेक्ट ना बोलव एट सहन करव नहीं परंतु, परंतु ज्या सीद्धांत हना तो हो અંતર ના જીવન નો ત્યાં આગળ બોલવું પણ અહિંસક ભાવે બોલવું એમ કે ના બોલવું એ ડબલ ગુણો છે એક હિંસક એમ હિંસા હોય જ છુપી હિંસા છે અંદર એમને લડવું નતું તો લડવું પડ્યું ને છિસા જ છે શું કરે અને આખા યુદ્ધમાં તમે જુઓ છો એમની સ્થિતિ કેવી છે સુરેશ બહુ સમજવા જેવું છે છે અને એક અક્ષણ પ્રસંગે થયો કેવો વાતી રે કેટલો ગજબ થઈ ગયો વ્યતિ દુર્યોધન એકાકાર કપટ લખ ગૃ हार दुर्योधन एनो अंदन हूं। अंदर हूं बोलो खरा बहु जाने अंदर नारना देव ने परंतु आ मरा मैं लड़व म्यय नहीं कर मई कम जाए कोावे એવું કઈ કહેવા જતો હતો તો કૃષ્ણ ભગવાન બધું એને આગળથી સમજીને બેઠા તા ત્યારે એને જ્ઞાની કહેવાય પણ એને રોકે નહીં કે ભાઈ તું સમજીને બેઠો છું અહીંયા આવીશ એવું કે નહીં પાછા બધું જેમ છે તેમ કોઈ દિવસે કૃષ્ણ ભગવાનના આખા જીવનમાં એક શ્વાસ એવો નહોતો કે નંદો ભણ્યો હોય એમને વ્યવહારમાં કોઈના માટે પણ શિશુપાલને એમને નંદો ના કહ્યો જુઓ સમજો છો હા આજના કાળમાં બઉ આ બહુ સમજવા જેવું છે એટલે કઉ છું તમને લોકોને તમને એટલે હું આવી ગયો પેલો નંબરનો હા એને રાખું છું હંમેશા એટલે જોડે જોડે રહેવાનું મજા આવે છે ને સાહેબ એની સાથે રહીને એને આપે ને દીકરી ખુલે આવતું બહુ શીખવે છે આપણું મન વચન કાયા આપણને એટલું બધું સુંદર આપણને શિક્ષા આપે છે બોધ આપે છે અદભુત છે પોતાના જ મન વચન કાયા આમ ગમી કેમ થઈ જાય કે નહી ગમે કે નહીરેક ગુણમાં દુર્યોધનિકા એટલે પોતે જે નથી ત્યાં તે હું દુર્યોધન એટલા માટે આ સમસ્યા હતી એની પ્રશ્ન હતો પરંતુ પ્રશ્ન કૃષ્ણ ભગવાન જો એની સમસ્યાનું કહી દે રહસ્ય તો હું તો વધારે બગડે આપ સમજા કે નહી એટલે કૃષ્ણ ભગવાન રહ્યા ત્યાં આગળ હા તો ભાઈ કારણ કે કૃષ્ણ ભગવાન તો બહુ લઘુત્તમ પુરુષ લઘુત્તમ પુરુષ ક્યારે પણ થાય ને કોઈ જગા એ ના થાય વ્યવહારમાં ગમે તેવું અંદર એમને અંદરથી અલવા એવું જોવું તો એ હાલે નહી લઘુત્તમ પુરુષ લઘુત્તમ પુરુષ એટલે વ્યવહારમાં લઘુત્તમતા વાળા અને નિશ્ચયમાં નિશંકપણે નિશ્ચયતા વાળા સંપૂર્ણ લઘુત્તમ પુરુષ એ લઘુત્તમ જે વ્યવહારમાં પામ્યા છે તે જ હોય બીજા ના પુરૂષ શકે પુરૂષ એટલે પુરુષ સ્વભાવ શું કહ્યું એ શિવજી આટલા છતાં વ્યવહારમાં વ્યવહારમાં જયારે જે વ્યવહાર આવે તેવી રીતે પરંતુ આપણે સંસારમાં છીએ તો આપણે શિવજીને આજે રૂદ્ર સ્વરૂપે સમજ્યા છીએ રૂદ્રનો સાચો અર્થ તો કલ્યાણકારી છે હા રુદ્રનો સાચો અર્થ હા રુદ્રનો સાચો એટલે આપણા અંતરમાં આપણા અહિતનું કશું જ ના થવા દે એવા આપણે પોતે અંતરમાં રૂદ્ર રૌદ્ર હા એ તમે બહુ સારું વાત કરીએ એમને પણ રૂદ્ર બહુ ઊંચો શબ્દ છે તો પણ આપણે સંસારમાં ને ભક્તિમાં ને આ આવી રીતે ઓળખાઈ ગયા કે રૌદ્ર સ્વભાવવાળા એટલે અન્નુકૃત તો જબરજસ્ત હોય એવું નથી એવું નથી આ સમજ્યા બહુ કરુણાશીલ હોય શિવજી નું જેવું કરુણાશીલ સ્વરૂપ તો ક્યાંથી જોવા મળે તમને સાથે હે કરુણાશીલ અને પરમ કરુણાશીલ પાછું એ શિવ સ્વરૂપ કહેવાય શું કયું પરમ કરુણા સ્વરૂપ પરમ કરુણા સ્વરૂપ વાળું ના હોય પણ આપણે સમજાય નહી આપણે આ શબ્દોની મારામારીમાં આપણે ઘણી વખત આપણે સાચી સમજ પ્રાપ્ત થવાની હોય ને બફાઈ જાય કેસ બધો એવું થાય છે એટલે કપટ લાગર હોય આવું થયું દુર્યોધન પોતે નથી ને આવું માન્યું એટલે એટલે કપટ એટલે કપટ કોઈ સામ્રાજ્ય કર્યા જ કરે કપટ એટલે જે પોતે નથી એવું માનવાનું પડદો આડી ત્રાટી કપટકી તાસે દિશ નાઈ કે છે ને કબીરજી કબીરજી એવા કબીરજી હતા બંનેના વાલા પણ કેટલું સારું કે વિકાસ જો એમનો જન્મ કેટલો પુણ્યશાળી રીતે થયેલો જોયું ને બધું કયું કબીરજી પાંડવને હાહાકાર કરાવી નાખાયો પણ પાંડવને હાહાકાર થતા હાહાકાર મેચિદારા સ્વરૂપે નીકળી ગયા જુઓ ને એ થયું ને કારણ કે સત્પુરુષ જ્ઞાની પુરૂષનું રક્ષણ છે ત્યાં એ પોતે હાજર ના હોય રક્ષણ આપવા માટે હાજરીની જરૂર નથી ત્યાં સ્થુલ જરૂર જ નથી એ બધી સૂક્ષ્મ હાજરી હોય છે આ ના આદળા જાણના કાકા त्राकारशम आम तो महाभारत बीज तो शांत महाराजा वक्त पड़ी गये परंतु आ रूपक स्वरूप बीज थे अं आगर मंडाणीय थे આ બે શબ્દ ઉપર અને જે ત્યાં આગળ દુર્યોધન એનો નક્કી ગાવે તો કઈ જ નહીં એટલે વેનભાવો જાગે જાય છે નહીં આવે તો તમારું ગૌસાળું બધું સત્યા ખરાક કરી નાખું કે છે હા અટલ જાગૃત જ્ઞાની થા ગણી ગણી કસોટી અનાચારે ઉપેક્ષા ભીષ્મ બાણે સૈયાદી ભીષ્મ બાણે શૈયાદી જ્ઞાની જાગ્રત હોય ત્યારે બાહ્ય શરીરે કરીને બાહ્ય શરીરના સારા જીવનમાં જે બે બીજાનું બે બાજુ છે સિક્કાની બે બાજુ જેવું જીવન એમાં ક્યારે કયું આવશે એનું કોઈ નિશ્ચિત નથી ગમે તેવા ભવિષ્યવાણી કહેનારાવાને કહેવા જાય ને એનાથી કાળજી રાખે તો થાય એવી નથી ચાલ એટલે બનવાનું બનવા કારણે આપણા એમાં કહેવામાં આવે છે બાજે મારે કે છે આપણે સમજતા તો નથી એનો પરમાર્થ ને ગંભીરતા અર્થ છતાં પણ આ ગમબુ ના ગમવું રાગ દ્વેષ ક્રોધ ને બધું અંદર થાય એ કોઈ એના કાળે આવે છે એનો પોતાનું કાર નથી એ આપણો કાર વણાઈ ગયેલો એ અંદર આવે છે એટલે આપણે અંદર હોવા એ ના હોતા આપણે ના હોવા પડવું ત્યાં હતા એ આપણે વણઈ ગયા હતા કાળથી का सुंदर भाई गया था कि विज्ञान स्वरूपे केव रीते विज्ञान स्वरूपे एट्वास श्वास कारणत गये भणत चीकड़ा बाजन थी गयेलू के जेने फरती भोगव पड़े पोता करेलू पोते भोगव पड़े एना जन्मवज पड़े छूटकोज नहीं आ जन्म अपने प्राप्त थे आप ચીકણાપણાના આગળના કરેલા કર્મોના કર્મફળ સ્વરૂપ છે આખું અને કર્મ સ્વરૂપ જન્મ એ ભોગવટવા માટેનો છે કરેલાપણાનો હરી વાત છે બરોબર ને સાહેબ હ કરેલા કર્યા વગર કદું ભોગવાનું હોય ને તો આપણે અત્યારે આ જન્મમાં આ શરીરથી જે કર થાય એને કરવાનું સમજે છીએ આ મોટી કેટલી ગંભીર ભૂલ થઈ જાય છે આપણી જે શરીરરૂપી જીવન આખું ફળ સ્વરૂપ ભોગવાય છે ને ભોગવાતું જીવાતું જાય છે તો સુખ હોય તો શું કઈ લે છે એમાં કોઈને હું લાગતો નથી કશું એમાં તો દુઃખમાં બધું સૌ ઈચ્છે નહીં કરો કે લઈ લે મારું બધું દુઃખ કઈ કહેશે બધી બાત આ સહારું તો ઠીક છે વહેતી લઈએ હે સહી સહીપણી હોય બધી હે સહી ભણીઓ હોય જ સખી અમાર ના હોય હા કે ઉપેક્ષા વિશ્વ પિતામાં સત્યવતી દેવીજી ના અદભુત એમના જેવું બ્રહ્મચર્ય આજે ના હોય એવું અદભુત એવા વિશ્વ પિતામાં અદભુત અને બધાની હાજરીમાં બરહાજરીમાં પિતામ હતા એમનું એક વચન કોઈ ઉથાવી ના શકે છતાં એ સમજી ગયા હતા કે હવે મારું ઉથામે એવું છે છતાં મને એવું રહ્યો નથી આવે અત્યારે વાતાવરણ એવું થઈ ગયું દૂષિત થઈ ગયેલું છે પોલ્યુટેડ થઈ ગયેલું છે પછી શું થાય તો શું કરે પછી બલ્બ ભલા કોઈનું ના ચાલે પરંતુ એમને ઉપેક્ષા તો કરી શબ્દનું વહેન નીકળવું જોઈતું તું ભલે માને કે ના માને કોઈ પણ ઉપેક્ષા થઈ જ ગઈ આ ઉપેક્ષા કેટલું ભયંકર પરિણામ લાવે છે બતાવે છે આ ઉપેક્ષા હેલ્યા ના બોલવાના ડબલ ગો થયા અને એના માટે એમને આવું પુણ્યશાહી મરણ પણ એમની ઈચ્છા મૃત્યુ એમની પાસે એમના આત્મ હતું એવા સબળ હતા એટલા બધા બતા અને કૃષ્ણ ભગવાન ભગવાન તરીકે એમને સ્વીકારની તરીકે છતાં પણ એ બાંધ્યા પણ સુતા છે કેટલી વેદના છે છતાં એ વેદના એ સહેજ છે કેવી રીતે કે એક જ કે આ દક્ષિણ આયનમાં મારું જવું ઠીક નથી એટલે આવું જ અને ઉત્તર આયન તારે જ કારણ કે હવે આવી ગયું છે હવે તું મને તાર ત્યાં સુધી તરસે હતી તે તરસ છુપાઈ ગઈ બધી જોયું અને તારે અર્જુન હતું જોયું કે ભાઈ હવે તમારી તૃષા છુપાવ એટલે દેહની તૃષા કેટલા વખતથી એટલા વખત કૃષ્ણ આપણે જોઈએ છીએ કે અર્જુન તીર છોડે છે ધરતીમાંથી જળ પ્રવાહ છૂટે છે અને સીધો જ પરંતુ એ સમય હતો અને એ સમયે એવું વિજ્ઞાન પણ હતું સાહેબ કે વિજ્ઞાનના કારણે વિદ્યા બળે કરીને જે માનસિક સ્તરની વિદ્યાઓ હતી જેને બેટા ફિઝિકલ કહે છે બટ સાહેબ એ વિદ્યાઓ બધું બધું થઈ હતું એમાં ચમત્કાર કોઈ નતો પરંતુ આપણને ભગવાન અને ભગવાનની વાતોમાં અને એમાં થોડો ડર રહે બધા કોઈને કોઈ પ્રકાર ડરથી જીવે એના કારણે આ બધું આવી રીતે કથાનકોમાં આવી જરૂરી છે હા સાહેબ કથાનકો અને કથાનકો તો હવે જ ઘટે કારણ કે સંસાર બહુ વિશાળ છે બાળ અને બાળપોથી બાળપણથી મારીને મોટા થઈએ ત્યાં સુધી બાળપોથી સાથે જીવવું પડે છે સંસાર કર્યો બાળપોથી જ ભણ્યા કરવાની એસી વર્ષના થાય તો બાળપોથી ભણે પચાસ વર્ષનો થયો તો એ પચીસ વર્ષનો થયો એ બાળપોથી નાનો બાળપો હતો બાળક છે બાળપોથી ભણતર જુદી છે પણ બાળપોતી જ ભણ્યા કરવાની કેમ આમ જોયા છે ખોટું કઉ છું ખોટું થતું હોય ત્યારે ખોટું થતું હોય ત્યારે મુગરેવું તે જબું રહેવું તે જ બોલવું તે જભૂત કેવું જ પૂછ્યા નબળાનું રક્ષણ ના કર્યું ક્ષાત્ર ધર્મ ખપે ધર્મ કે ખુ ક્ષ્યા ધર્મ આ છે સાહેબ એની ઉત્તમ ઉમદા પડું સાહેબ એ વિશ્વમાં ક્યાં જોવા ના મળે બહુ અદભૂત હોય છે આવરે ભગવાન જ્ઞાનની શુષુપ્તિમહિ સર્વદેહ આવું નવનીતમહી છાસ છે પણ નવનીત દેખાતું કોઈને નથી અને છે ખરું પણ કેટલું બધું બધા પ્રદેશો આવરાઈ ગયેલું છે એટલે બધા પ્રદેશો ખુલ્લા કરે તારે ખુલ્લા થતા જાય તેમ નવતરું સોમવારું ઉર્ધ ઉર્ધ્વ ગામી કૃષ્ણ ભગવાનનું વાલું ઉપર આવે અને ગાયના અસલ ગાયની ગૌમાતાની દૂધની દહીંની છાસમાંથી એ હિંમત બનેલું હોય એટલે એ ભારે ના હોત કોઈ દાદા સાહેબ કૃષ્ણ ભગવાન અમથા આરોગતા નતા સમજવા જોઉં છે એટલે આપણે આરોગવ તે આરોગવા જવું છું ગાયના દૂધનું એમાંથી એ માખણ બહુ બહુ લાઇટ હોય છે મને થોડા જ અનુભવ થયા કર્યો છે અમારે બિપિનભાઈ કરાયો છે બહુ સરસ હોય છે એકદમ લાઇટ હોય છે અને આપણે જુઓ બનાવેલું આપણું આજના વિજ્ઞાની બનાવેલું માખણ ને એની હાલત જોજો તમે ભારૂ જ લાગશે पर अंदर जो तो तर रमखान करो ते गाजड़ एक नहीं करें बहु समझ छे। आवरे लाभगवा ला ज्ञान शुशुक्ति मही દેહે આવરલું નવનીતમહી ય યુગે યુગે સંભવામી મુર્તા મૂર્ત જ્ઞાનાકાર प्रगट धर्म चक्रधार कोई मतु माथु ना कापे पर एना ऊँधी समझने क्षति करी आपे ए सुदर्शन चक्र कहवाय शू कहू क्षति करी ये ना जाए એ સુદર્શન ચક્ર નો સ્વભાવ છે એટલે આપણું જીવન એવા સુદર્શન ચક્ર સ્વરૂપે ગયેલું હોય એટલે આપણું જીવન પોતે જેવું હોય સુદર્શન ચક્ર શરૂ ત્યાં આગળ ધર્મની ધ્વજા આગળ નાગર હોય અને પવનપુત્ર બહુ સુંદર હોય પવનપુત્ર તો મુક્તિ પામી ગયા છે હું જાણો છો ને આપણે ભલે ભજીએ એમને હનુમાનજી તરીકે સિદ્ધ છે એ સિદ્ધ છે અત્યાર એ સિદ્ધ છે પરંતુ એ સિદ્ધ છે છતાં સિદ્ધ ભગવંતો થયેલા એમના પણ આજે પૌણ પુત્ર હતા ને બધા કલ્યાણકારી ભાવે હતા ને એટલે ત્યાં પણ એમના પણ રક્ષક દેવોદેવીઓ છે જ્યાલ આવ્યો વિતરાગ શાસન દેવ દિવ્ય જુદા અને નિષ્પક્ષપાતી શાસન દેવ દિવ્ય જુદા રસીદભાઈ સમજો હિતરાગ શાસન દેવદેવીઓ અસલ દરઅસલ વિતરાગો જે સિદ્ધ ભગવંતો થયા હોય તે અને નિષ્પક્ષપાતી શાસન દેવીઓ જે નિષ્પક્ષપાતીપણે જે વિતરાગતા પોતાના દે સાધને કરીને ઢુંડતા સમજાયું અને એમાં પ્રવેશેલા હોય પણ એ વિરલ હોય વિરલ હોઈ શકે છે રામ એ બધું આવું છે લક્ષ્મણજી ને હજુ વાર છે થોડીક થોડી વાર છે બધા નથી આવું બધું છે પણ આપણે જાણતા નથી આ જાણતા નથી લક્ષ્મણજી વાર છે એ તો અમારે વ્યવહારથી કેવું પડે છે ખરી તે બોલાય નહીં અમારાથી નારાયણને વાસુદેવ માટે ના બોલી શકાય હમ કોઈ જ બોલાય નહીં અને આપણે અક્રમને અગત્ય દાદાનું વિજ્ઞાન એમાંથી એવું ના સમજી બેઠીએ કે આમ કે તેમ કોઈ જ સમજવું હમ બહુ સમજો ત્રેસઠ સલાહ પુરુષ એ બધા જ એવા છે કે તમારામાંથી કક્ષ બોલાય નહીં હા ત્રેસઠ સલાકા પુરુષ એટલે કેટલા આપ ગણો પાછા હા જોડે ચોવીસ તીર્થંકર ભગવંતો આવ બાર ચક્રવર્તી મહારાજાઓ નવ વાસુદેવ ભગવંતો આવ નવ બળરામ સ્વરૂપ અને નવ વાસુદેવ સામેના એવા નવ પ્રતિવાસુદેવો હોય જ હંમેશા વાસુદેવ હોય ત્યાં પ્રતિવાસુદેવ પહેલા હોય અને પછી વાસુદેવ પ્રગટ થાય હંમેશા બહુ જ યુગે યુગે સંભવ આવ્યો ત્રીતામસ થાય આ ત્રીતામસ થાય બધા ત્રીતામશ ભાગમાં થાય છે આ એ મધ્ય કહેવાય છે એટલો જ તેનો ઉપરનો આખો સુખના ભોગવટાનો કાર છે એટલે એમાં સુખ વધારો હોય પણ ઉતરતા કાળમાં સુખ ઘટતું જતું જાય છે એટલો જ ફેર છે અને ચડતા કાળમાં સુખ વધતું જતું જાય છે એટલે બે આખો ખંડ છે કાળખંડ આખો ઉપરનો આ ચઢતા કાળનો આટલો અહીંયા અટેક સુધી અને એટેક સુધી નીચે ઉતરતા કાળનો એટલે આખું કાર ચક્ર આખું ચાલ્યા કરે છે ભટકવું પડે છે કારણ કે કેન્દ્રવતી કૃષ્ણ ભગવાન આપણે પહેચાણ્યા નથી શું કહ્યું જે વિતરાગ વિતરાગતા વિતરકતાને માર્ગે હતા વિતરકતાને પણ આપણે કૃષ્ણ ભગવાન શું સમજાય નરકટીયા સમજી લીધા આ છે તે છે આવું સમજી લીધા લીલા આબા બધું સમજવા જેવું છે એના પરમાર્થ બહુ અદભુત છે બહુ અદભુત છે લીલા એટલે બીજું કશું જ નહીં બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એને લીલા કહેવાય છે પણ જે હાજર પોતે હોય અને જયારે એવા લટકા કરતા હોય ત્યારે ગોપીઓ પછી ગોપીઓના સ્વભાવથી એ બિચારી ખોવાઈ ગયેલી હોય આખી એમનું ચિત્ત જ આખું ખોવાઈ ગયું ત્યાં આગળ પછી એના પછી આ લીલા ગયું એને ભક્તિ સ્વરૂપમાં ગયું પછી ભક્તિ સ્વરૂપમાં ગયું એટલે ભક્તિના પ્રમાણો ખોટા નથી હોતા પણ એના સૌરી સમજણું બધી બહુ જરૂરી છે પ્રાણાયામિક સંસ્થા તો એનું સમજ બાળકૃષ્ણ બધું જ યોગેશ્વર કૃષ્ણ બધું સમજવા જેવું હોય છે આ બધું કૃષ્ણ ભગવાનને બહુ સમજવા જેવા છે આપણે આ ક્ષેત્રે આયા છીએ ત્યાં આગળ કાયમનો વાપર જ હોય છે એટલે કે કાળચક્રતા ખુદ વાપરનું છે ત્યાં એમ કેવાનો મતલબ છે કાળચક્ર તો બધે જ કામ કરે પણ વાપર્યું છે ત્યાં એનો જીઓ ફિઝિક્સ જીપીએસ સિસ્ટમમાં આવે એવો નથી જીઓ ફિઝિક્સ નો સીટ છે મથમાં બહુ જીપીએસમાં ફરવા ગયો ના બને તમને શા સાહેબ બોલે જીપીએસમાં ના બને સુરેશજી સૂત્રો મળ્યા છે કૃષ્ણ ભગવાન અરે વાહ લઈએ તારે છે વડોદરા જયારે જ્ઞાન વિધિ ચાલતી હતી ત્યારે હેમાબેન ને એવું દેખાયું કે અંદર ચિતના આપ જે વાક્યો બોલાવતા ને કેમ્પી માફક વાગતા હતા અંદર એ વખતે ચોમુખી સિમ્મન સ્વામી બિરાજમાન હતા અને સમૂહ વસન મુવે ચાલતું હતું દાદા એને જુએ છે એક સિદ્ધાર્થમાં આચાર્ય શિવ અમારી જેટલી વખતે સામાયિક સ્વરૂપે ચરણવિધિમાં બેઠા છે અરે આપણી જ્ઞાનવિધિમાં તારે રસિકભાઈ એમના જ શબ્દો કહું છું એટલે અમને બધાને નથી કહ્યા અમને પણ આગળ આપતો પોતે બેઠા થોડા ફાય છે એ આપણે ગજ્જ નું આપું અમે આટલા વર્ષોથી આ બ્રહ્મચર્ય ના છતાં આ વાચિક બળ જે છે એની પાછળ જે બળ રહ્યું છે તે તમે ના હોય એવું જાણે કે કંઈક બીજું જ કામ શક્તિ કામ કરી રહ્યું એવું આપ વાત છે એટલે મન વાણીને કાયાના માલિક ભાવથી છૂટાપણાનો ફવાપણાનો ત્યાં આખો તમને મળે ત્યાં પ્રમાણ પ્રમાણ મળે આપણે ગમે તો સત્સંગ કરતા હોઈએ કોઈ પણ વાણી હોય કોઈ પણ હોય કે વાણીમાં જેવું જ્યાં હોય તે પ્રમાણનું પ્રમાણ બની જાય છે હંમેશા આ બહુ સમજવા જેવી વાત છે दत्ता समझ बहु प्रेम थी आनंद बहु करे जाने छे के समाज बदा छठ पर बैठा छे अभी तो अमरी स्तरे बैठाइए आत्तापुत्र होमत्मा बदा, बदा कर सत्संगी बाकी लेना सभा हम जैनोनी हो तो जैनों में अमरी खास कर स्थानकवासी में बहुत हो हमें जैनों में धर्म धर्म की बाबत में खास कर प्रतिष्ठा नो सवाल एट्लॉ बो मूक् दीदो है जो साहब हाँ क्या करें हा क्या करे, आ, क्या करे ना बोलाया हूँ जु ततिष्ठा सवाल इला जैनो एवं नहीं वैष्णव ये वैष्णव शिवजी में आई गये એટલે ધર્મને પ્રતિષ્ઠાનો એ બનાવ કેવી રીતે બનાવી શકો તમે એ તો સમાજ રાખો બધું ધર્મને કેમ સામાજિક કરી નાખો છો આ ધર્મ સામાજિક પણ સામાજિકરણ થયેલું એ આજે આપણે લોકોને સાચા દિલથી આજે બધું ભાવના છે ભક્તિ જરૂર છે બધું જ છે ભટ્ટ સાહેબ છતાં એનો લાભ નથી મળતો નથી મળતો આપણે કોઈને ખોટા નથી કહેવા અને કોઈ દિવસે જે જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે જો વાણી નીકળે તો એ કોઈના ખોટા ખરાબ રહે નહીં ક્યાંય ના રહે પરંતુ સામાન્યપણે સમાજમાં બધા મનુષ્ય માત્રને જીવને જે અંતરની સુખની અભિલાષાઓ છે બધી અંતરની છે હું જાણતા તો નથી પણ સુખની અભિલાષા તો કરી જ તે એક ચાખવાનું થોડું મળે ને તો જો યથાર્થ તૃષા હોય તો એને તૃપ્તિ થયા વગર ના રહે યથાર્થ ક્ષા હોય તો એ સંતોષ સંતોષ થયા વગર ના રહે સંતપ્ત થઈ જાય સમજાય છે બધી જ રીતે પણ આ કાળમાં આટલું જરા એટલે વજ તો એવું આવ્યો છે કે સમાજમાં અને સામાજિક ભાષામાં પણ આપણે વ્યવહારમાં ભલે રહ્યા ગમે તેવી રીતે રહ્યા આજે આપણે સંસારીઓ છે એ સિવાયનો બીજો સમાજ એ સમાજ ના કહેવાય સત્તા સત્તાધારી પક્ષ સમાજ ના કહેવાય બોલો ને અર્થ સત્તાધારી પક્ષ સમાજ ના કહેવાય અત્યારે આ હાલત થઈ ગઈ છે તો પોતાના જીવવા કરણનો પોતાનો માણસોનો મનુષ્યપણા જીવવાપણાનો એ સમાજ છે સમાજ તો ત્યાંથી આવ્યો ને એ હોય તો ત્યાંથી પછી આગળ જાય છે ને આગળ આવ્યું કઈ થઈ બધું અને છતાં બોલવાની આજે તાકાત નથી એટલું બધું નબળી ગઈ છે ભયંકર નબળી બોલવાની તાકાત એટલે બુમડા નથી પડવાના કઈ પણ જે સમજે ત્યાં આગળ એકબીજા સમજણ બધાની જાય એકબીજાને વાત કરીએ એટલા પૂરતું છે તમે સામે ત્યાં કોઈની પાછળ જવાના નથી પણ સંજોગ આવી પડ્યા અને થયું તો બે વાત કરી લઈએ આપણે સાહેબ શું કહો છો નહીં પણ તમે જોજો આ શર્મા શરમીના સોદાઓ એટલા બધા થયા છે એમાં ધર્મ પણ એમાં આવી ગયો આ જ્ઞાન અને વિજ્ઞાન સૌ બહુ સમજવા જરૂરી છે કોઈની શરમ રાખે એવું નથી વિજ્ઞાન તો એ તો બધા જાણે આપણું ભૌતિક વિજ્ઞાન શું તો પણ શરમ નહીં રાખે તો પછી અધ્યાત્માના વિજ્ઞાનમાં ક્યાંથી શરમ રહે કોઈની રાખે પણ વિજ્ઞાની જેટલા હશે એટલો ચાલી જશે આ દાદા ભગવાનનું ભટ્ટ આ કારને વિશે ભારતના આપણા સમસ્ત સાંપ્રદાયિક દ્રષ્ટિવાળા ધર્મો અને આપણા બધા જ જેવા મુખ્ય આ જૈનોનો મહામંત્રનો જૈનનો ધર્મ કહેવાય છે ખરીદી વિતરાક ધર્મ છે એટલે નમોવારી અંદા એનું મહામંત્ર છે એ આખું શક્તિનું સંપુટ એમાં છે પડેલું છે સંસ્થાની બધી શક્તિઓ જેને જેટલી જેટલી જવું પડે બધી આખો સંપુટ એની અંદર છે પરંતુ એકાંતે એકાંતિક થઈ જાય જો જૈનની સાંપ્રદાયિક દ્રષ્ટિથી લઈ જતો સાંપ્રદાયિક અને હકીકતમાં જૈનોથી લેવાઈ ગયું એટલે એનો લાભ બીજાને મળી શક્યો નહી ભારતમાં આટલું બધું થયું બોલો આપણે પોતે પાત કેટલા સંકુચિતપણે છીએ એટલે આપણને ખબર નથી પડતી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર એવો છે કે ભગ એ આત્માના ગુણો સૂચક શબ્દ છે ભગવતે ભગવતે एट आत्मा बदणों सरवारा स्वरूप भक्त स्वरूप संस्कृत धातु जीवता दृष्टांत स्वरूप हाजर है नमस्कार कर नारायण थे तो खराब नारायण स्वरूप ओम भग नमो भगवते वासुदेव वासुदेव शब्द है ओम नमो नारायण है ना पी भक्ति स्वरूप लीए असल मंत्र वसुदेव मंत्र है ઓમ નમો ભગવતી વાસુદેવ ભાઈ બોલતી જ વખતે આપણે સાહેબ અને ઓમ નમ શિવાય એટલે શિવ શબ્દો કલ્યાણ સ્વરૂપ આજે કોઈ પણ આખા શબ્દ કોષો જોઈ લેશો કલ્યાણ શબ્દ હોય એમાં બીજું એમાં રોદ્રતા કે રુદ્ર કે કશું જ આવે જોજો શિવ ઑમ નમ શિવાય મંત્ર ત્યારે એમાં શિવ પાછળ જે શક્તિ સ્વરૂપ સંસારમાં શક્તિ સ્વરૂપ બધાને જીવનમાં પોતાની નબળાઇઓ સામે રક્ષણ કરવા માટે શક્તિઓનો સંપૂર્ણ જરૂર છે દરેકને એટલા માટે શક્તિ પૂજા કરે છે બધા ખરું કે નહીં નબળાઇઓની સામે રક્ષણ કરવા માટે જ કરીએ ને આપણે તો શક્તિ પૂજા શા માટે કરીએ શક્તિવાળા થવા માટે દર સાહેબ અંદરથી અંદરથી શક્તિવાળા થવાનું છે આખી શક્તિપીઠ ભારતની કેટલી અદભુત છે સાહેબ અને શક્તિ જ્યારે યથાર્થપણે પ્રતિવાસુદેવ કરે છે તો કેવી રીતે કરે છે ભલે પ્રતિવાસુદેવ સ્વરૂપ એનું એક એમનો એક કર્મનો ઉદય છે અને ભોગવટો છે એના કારણે પરંતુ ભક્તિ બહુ સુંદર છે આપ જાણો છો શિવજી એમ સમજતા નથી પસન્ન થતા એમના પર આખા વિશ્વમાં ઉત્તમમાં ઉત્તમ શિવજીના ભક્ત હોય તો તે હોય છે પણ તે ભક્તિમાં થોડીક કચાશ રહી છે હોય છે એટલા કારણે બાકી સંસાર સંસારના ભાગમાં બિલકુલ હોય છે પણ સંસારના ભાગમાં કચાશના કારણે એ કચાસ એમનો એ કચાસનો છેડો આવી જાય છે પછી કારણ કે પ્રતિવાસુદેવ છે પ્રતિવાસુદેવ એ બહુ સમર્થ શક્તિ હોય છેલ્લે એમનું ગમે તેવા પુણ્યના યોગના બળે કે ગમે તેવા બાપ ગમે તે બળે એમનો અંત આવે ત્યારે તરત જ હાજર થઈ જાય બોલો કોકને થોડુંક ફરવાનું બધા હોય તો જ બાકી ના હોય પણ એ અપાત સ્વરૂપ છે બિલકુલ અપાત સ્વરૂપે સામાન્યપણે ના હોય આ આ કાર્ડનું અર્ધચક્ર આપણું અત્યારે જેમાં છીએ અત્યાર કળિયુગના ભાગમાં છીએ છેક ત્યાંથી સતયુગથી ત્રેતાયુગ દ્વાપર અને કળિયુગમાં પ્રવેશી ગયા છીએ અને કરિયુગ ક્લોઝ થતા તો એ જો વર્ષ નીકળી જશે અને આપણે બધા કહે પાંચ ને ચાર હજાર ને આ બધી વાતો છે આ તો ગણિતને કોઈ ખોટું ના પાડી શકે પણ એ ગણિત કોણ સમજી શકે છે કે કેન્દ્રવર્તી પુરુષ જ સમજી શકશે કોઈ નહીં સમજી શકે ગણિત એ ગણિત ગણવાનું નથી એ ફોર્મ્યુલામાં આવે એવું નથી સાહેબ આપણે મનુષ્યો અને મનુષ્યના વ્યવહારોમાં સમાજમાં એ ગણિતને એકચ્યુઅરીના સેવલે લઈ ગયા ક્યાં સુધી જે ગણિતનું ઊંચા ઊંચી પદવી છે એલેથમેટિકમાં ઊંચા ઊંચી પદવી જેનો લાભ આ બધા ઇન્સ્યોરન્સ કંપનીઓને છે આજે ઇન્સ્યોરન્સ કંપનીના નફા જો હોય તો એકચ્યુરિયન્સ એમના ભેજા ઉપર છે એકચ્યુરન્સ તો પગાર જ લઈ બીજું કશું નથી કરતા પણ ખરું મને ત્યાં કંપનીમાં ચાલી જાય છે પીસી ભાઈ હતા એ મારા પ્રોફેસર હતા અને ત્યાં આગળ આપણે સોલિડ જોમેટ્રીના વિદ્યાનગરમાં અને તે વખત અઠ્યાવીસ વર્ષના હતા સાહેબ હું અડતાલીસ હું હું અડતાલીસ ઓગણપચાસ ની વાત કરું છું આ અને ઓગણપચાસ પચાસમાં ઇન્ટરમાં વિદ્યાનગર એક્ઝેક્ટલી એટલે હું અડતાલીસ ઓગણપચાસ ઓગણ પચાસ ત્યાં સુધી હતો પછી આગળ એક દિવસ એન્જિનિયરિંગમાં હતો બીવીએમમાં તે વખત વૈશ્વ તો એટલા બધા જુસ્સાધાર હતા બહુ પહેરવાની જ નથી તેમનું હા સાહિત્ય બધું બહુ પ્રભાવશાળી અને જયારે એ શીખવાડે તો આપનો આમ આનંદ થઈ જાય આપણને શરીર શીખવાનું બહુ અધુત હતું એમનું વૈદ સાતનું એમને આજે આજે ભૌતિક વિજ્ઞાનોમાં આ ફિઝિક્સમાં લેવામાં એમનું થોડું યોગદાન છે અને એમની ગણના થાય છે ભારતના ઉત્કૃષ્ટોમાં વિજ્ઞાનીઓમાં સાહિત્ય કદાચ તમે મને પુસ્તક આપ્યું હશે એક આવું જે સુંદર નાનું પાત્રુ એમાં એમનું આલેખ છે શરૂઆતમાં શરૂઆતમાં છે પરંતુ આટલા બધા શ્રેષ્ઠ મગજ શક્તિવાળા બધા જ એમને આ ધર્મને આજના વિજ્ઞાનની સ્વામિલાઓ મને ગણતીઓ ના આવે ત્યાં સુધી ધર્મને એમને માન विज्ञानी भाषा माननात नहीं तो मुश्किल एटले धर्म्यता है भक्ति हो बुज हो धर्म में जैनों में खास कर आयुष्य का शू क्यू बहु समझ जाओ हाँ पी शरीर शरीर प्रमाणों આપ સમજ્યા કે પછી યુગ અને યુગના પ્રમાણો કાળ સ્વરૂપમાં અને જે વ્યાખ્યાઓ મળી છે જૈનોમાં એમાં એ નહી કોઈ માનશે નહીં પાંચસો ધનુષ્ય આયુષ ઉંચાઈ વાળા હોય છે ને મહાવીને ક્ષેત્રમાં ધનુષ કે છે આપણે ધનુષને કેટલું કહીએ તો પણ એક બે થી ત્રણ ફૂટ થઈ ગયું તો બોલો ફૂટબોલ નું મેદાન થઇ જાય ખાલી હા હા સાચું કઉ છુ બીજું કશું નથી એ કર્મ ને હિસાબે કર્મ જેમ હલકા હલકા થાય ને બઉ તારે એવું શરીર થાય હલકા શરીર પણ એમ કોઈ આપડે આપણી ભાષામાં નહીં લીધું હા પછી હા એ તો વ્યવહારમાં ખોટા કે જેટલો ઊંચો છે એટલો નીચે શું કહે છે બધું હા સાહેબ અંદર ભગવાન હાજર છે એટલે આ બધી આ વાતો સમજવા જેવી છે એ તો મજા ના આવે આપણને આ ભગવાનની હાજરી લીધે આપણને મજા આવે શું કહેશો સાહેબ સો વાત છે ભગવાનની હાજરી ભગવાનની હાજરી ક્યાં ના હોય જ્યાં જ્યાં જ્યાં એ હાજર થઇ શકે બધી જગ્યાએ હોય પણ મનુષ્ય પોતાની બનાવની બનાવેલી વસ્તુઓ માટે કેવી કરી શકે ભગવાન આ જે આનો હાથો છે લાકડાનો એ ઝાડમાં લાકડું હતું ત્યાં હજી ભગવાન હતા ઝાડમાં પણ કપાઈને આવ્યું બિચારું શું કરે આવે હે ગળવની પૂછરી તો કપાઈ ગઈ પણ ભગવાન ક્યાં એમાં રહે પૂછરી નારી શકે ને મૂળ શરીર છે આખું કે ભગવાન શરીરમાં શરીરના ભાગમાં તો થઈ જાય અને પેલી હાલ ના કરે ભગવાન પ્રભાવ કેવો છે જેવું છે હારે છે હા આપણા શરીરની આગળ કપી ગઈ તૂટી ગયો કોઈ કારણસો અને જો મારે આ સુદન નો હતા ને એને એવું થયું કે આંકડી લઈ અને ડોક્ટર પાસે જઈ લાવ પણ મોડું પડી ગયેલું ને એને એનો અમુક મર્યાદા હોય છે અમુક મર્યાદા આવી જાય ને અને જો કઈ કઈ કરી દે તો પછી થઈ જાય છે એટલે એને એને આવી છે લો કપી ગયા પછી પણ સમજાય છે એને ઉત્તર આવી છે કહેવાય પાછળ બાકી રહેલું અંદર થોડો વિચાર બાકી રહ્યો છે ને ખરું રાખ્યું છે ભણાય છે તો મેં તો આ બધા ડોક્ટરો દાન કરે છે બધા શું છે બધું એવું એનો દરેકને લાયક છે એની એટલે આયુષ્ય જે પૂરું નથી હોવાનું આયુ કરું બાકી પણ શરીરનામાંથી ગયું એટલે ગયું એ તો એવી રીતે એવી રીતે એવી રીતે એવી રીતે છે પણ એ અમુક એની મર્યાદાઓ હોય છે ભાઈ મર્યાદા હોય છે એમાં અમર્યાદા ના હોય શરીરમાં અમર્યાદ એવું ભગવાનનું સ્વરૂપ છે હાજર ત્યાં સુધી શરીરને કશું ના થાય કવાયા જ નહી જરા પણ જેટલા ભગવાન ખસે એટલું કહવારો ચાલુ થઇ જાય ભગવાન ખસે શરીરમાંથી એટલે ગેંગરી થશે ને એ સમજી લેજો બધા દા સમજાયું એ કહોરો સાથે શાહ સાહેબ ખબર છે ના ત્યાં પોલા ખરાશ થઈ ગયું બધું બધું હા એટલે એટલે પછી ભગવાન ભગવાન તો પોલું હોય ત્યાં છું જાય એમને ગુફા જોઈએ બીજું જોઈએ એટલે ઋષિ મુજબ ગુફા ખબરે બધા એટલે આપણે શુદ્ધાત્માની ગુફા કહી દાદા કઈ ગુફા શુદ્ધાત્માની ગુફા શુદ્ધાત્માની ગુફા એટલે આ અનંત અવકાશમાં એ લોકાશ સ્વરૂપ બધું જ જે પોતાના શરીરના ભાગના જેટલા પોલાળમાં છે એટલામાં એટલા એવા છે એવી રીતે બધું જ જોઈ જાણી લે એક જ સમયમાં એટલું બધું એ હોય છે અને આકાશમાં આકાશ સાથે હોય પોલાન ભાગમાં આકાશ તો હોય જ તારે પોલાન કહીએ છીએ આપણે બધા બધામાં હોય શરીરના બધું પેલું થઈ ગયું હોય હોય બધું કારણ કે હીરામાં છે તો હીરો છે તો એને તેલ માટે તોડવામાં આવે છે મોટામાંથી મુખ્યાથી નાના કરે ને બધા તો એ તૂટે કયા કારણે આકાશ તત્વ છે એ સૂચવે છે એટલે આકાશ તત્વ નક્કરમાં નક્કરી રામા આકાશ તત્વ સૂક્ષ્મ છે આવું આટલું બધું એટલે જેટલું સૂક્ષ્મથી સૂક્ષ્મ આત્માનું સ્વરૂપ છે એવું આ આકાશનું સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપ છે છતાં તત્વ છે એક તત્વ છે આસપાસ આકાશ આકાશનું તત્વનો સ્વભાવ એક જ છે કે વિતરાગ એને કશામાં ભાગ નહીં લેવાનો કેટલીસ્ટ કે છે એને એટલે બધી આખા શરીરના પ્રયોગમાં હાજર હોય પણ ભાગ ના લે અંદર હાજર હોય એ હાજર હોય ત્યારે શરીરમાં આપણે બધો લાભ મળે છે શરીરમાં એક લાભ મળે નથી આપણને સુરેશભાઈ એ આકાશ તત્વ મળે છે આપણને જે કઈ આપણને સારાપણો સરખાપણોને એ બધું લાગે આકાશ તત્વો છે બધું જીધે આકાશ તત્વને લીધે કહેવાનો મતલબ શું છે કે આકાશ અંદર બાર બધું થવું થવું એટલી બધી સૂક્ષ્મતા છે એમ કહેવાનો મતલબ એટલે જેવી આત્મા સુક્ષ્મથી સૂક્ષ્મ છે એવી રીતે આકાશને સૂક્ષ્મ ના કહી શકો પરંતુ એ આત્મા જેવું સૂક્ષ્મ છે એમ કહી શકો તમે આત્મા જેવું આત્મા જેટલું નહીં કહી શકો આ શું કઈ ફેર જેવું ને જેટલો એટલો ફેર પડો સમજાય છે એટલું બધું સરખા પડવું છે એની અંદર સિદ્ધ ભગવંતોમાં શરીર રહી જ છે બધા અનંત સિદ્ધાત્માઓ અનંત સુખ બિરાજમાન છે બધા તો દરેક છેલ્લા શરીર કરીને છેલ્લા શરીરથી મુક્તિ પામેલા એવા એ શરીરના આકાર વાળા ચૈતન્ય ઘન સ્વરૂપે કેવા કેવળ ચૈતન્ય બીજું કંઈ નહીં શરીર હોય ત્યારે શરીરની અંદર તો બધું આખું એ અંદરનું અન્નુ હોવા પણ શરીરના પરમાણુ પરમાણુ ફરી વરેલું હોય તારે શરીર દિવ્ય પામે છે દિવ્ય તમે દિધું ના પામી શકે આપ સમજ્યા આ શરીરે કરીને આત્માના ચૈતન્ય સ્વભાવથી શરીરના મનના શરીરના દરેક પરમાણુઓ વાણી અંદર બોલાતી અંદર વાચા જે બધા સાત ભાગની છે અને બાર બોલાતી વહેવાની એક ભાગની છે સાત એકનું પ્રમાણ છે એનું અને બહારથી અંદર જુઓ તો એક સાતનું પ્રમાણ ગણાય એવી આ વાણી અને એના બધા પરમાણુઓ વાણી બીજું કશું જ નથી પરમાણુ ઘર્ષણ છે એનાથી ઉત્પન્ન થતો અવાજ પરંતુ હું સાથે છે એટલે અવાજ જે પ્રાણીમાં જે પ્રાણીમાં જ્યાં પણ હોય દેવગતિ હોય તો દેવગતિમાં દેવભાષા હોય છે મનુષ્યમાં તો મનુષ્યની ભાષા હોય છે તિરંગ છે એટલે પ્રાણીઓને સૃષ્ટિની એની ભાષા હોય છે વૃક્ષ ભાષા છે સાહેબ અને નરકી જીવો ને બધી ભાષા તો હોય જ કારણ કે ભગવાનની હાજરીમાં એ હું મારા પણ હું મારું ઘર સ્વરૂપ છે આખું હું મારા પણ મારું એટલે ભગવાનના સ્વભાવને સ્વભાવે નથી સ્વભાવ કરી નથી પામેલું समझाय विभाविकताभाविकता भगवान चार्जिंग थे अंदर एट्ले मनुष्य ने मनुष्य देहज एक एवं छे कि ऐश्वर्य शक्ति मनुष्य में खिले पीछे आप भारत में जुव नहीं बदा विश्व में होना प्रमाण थे दरक नैश्वर्य ऐश्वर्य एट करवा सत्तावार કરવાની સત્તાવાળોને ઐશ્વર્ય કહેવાય ઈન્દ્ર રાજા બધા દેવોના ઈન્દ્ર છે મહારાજા છે એટલે એ પોતે માને છે એમના સુખ એવું છે એટલે કે એમને એવી સત્તા છે કે નહીં એવું બધા છે બધું કરું છું એટલે આપણે ઇન્દ્રની પૂજા હોતી ત્યાર પછી પૂજાઓમાં ફેરપણે પડ્યા સમજાવ્યું ને એ તો બારજીવો માટે જરૂર પડે બધી પૂજાઓ પણ ખરી રીતે પંડિતજીઓ માટે તો અસલ પૂજાઓ હોય અને ખરી પૂજા તો કોને કહેવાય કે અંતરના ભગવાનને ભજે એની પૂજા કહેવાય છે અંતરના ભગવાનની ભજના એને ચાલ્યા જ કરતી હોય એનું ઇતર કામ બધા ચાલતા હોય છતાં અંતરની ભજના ચાલતી હોય એ ખરી પૂજા છે એને ભાવ પૂજા કે છે અને શરીર જે આપણે પૂજા ભાવે બધી રીતે રહીએ એને દ્રવ્ય પૂજા કે છે અને દ્રવ્ય પૂજામાં દ્રવ્ય પ્રમાણે હોય જ બધું બધું જ હોય એટલે આપણા આપણા જીવનમાં જે પવિત્ર પદાર્થો કયા છે એનું બધું એ હોય ત્યાં આગળ સમજાયું આવું બધું છે એટલે આજના કાળમાં કળિયુગમાં સારા ત્રેતા બધા જે થઈ ગયા સ્વરૂપો મોટા મોટા આ ગણાયા તે ઉપરથી બધા એ બહુ ટચ ઉપરના એકદમ ઉપરતરના છે બધા અને આપણે મનુષ્ય સમાજમાં આપણે એમાં જેમને જેમ જે પ્રમાણે હોય તેની ભર્તના કરે સમજાયું કે નહી આપણે સાઉથ ઇન્ડિયામાં દક્ષિણમાં તમે જાણીએ છીએ કે દ્રાવિડ દ્રાવિડ દ્રવિડ બ્રાહ્મણો પણ છે બધી જ જાતની જતા બધી જાતો છે ત્યાં આગળ અને ત્યાં આગળ પૂજાનો આખો અગ્રભાગ બધું પૂજા એ પ્રતિવાસુદેવની થાય છે એટલે કે આપણા છેલ્લા થઈ ગયા જરાસંધ એટલી પૂજા સ્વરૂપ ના થયા પણ બહુ પ્રખ્યાત પૃથ્વી વાસ્તુદેવ થયા તે રાવણ થઈ ગયા દશાનંદનું રાવણ અને એટલા માટે ત્યાં આગળ આજે અમુક જગાએ તો બહુ સારી રીતે ખુલ્લી રીતે છે અને ત્યાંનું આપણું જેવું રામાયણ છે ને સાહેબ એવું રાવણનું પણ છે ત્યાં સૌ સાઉથ ઇન્ડિયામાં અને ત્યાં ઇતિહાસકારક છે અમે એક પેપરમાં કાપલીમાં કાઢ્યું કે બેને એને લખેલું સુંદર છે અને એમાં એ વખતનો બધો આ કાર અને આ દ્રવિડન સંસ્કૃતિને બધું બહુ સુંદર પ્રમાણ આપેલું છે એક આપણી અમારી બધી ગઈ છે પણ બહુ સુંદર હતી એક બેન છે તામિલનાડુમાં એવી રીતે આપણે ઉત્તર ભારતમાં હરિયાણા કહેવાય છે ત્યાંથી પેલા આપણે ધર્મશાળાની બાજુ ઉપર જવાય છે હિમાલય બાજુએ गढ़वा क्या साम हिमाचल मू उ तो उत्तरा न पर हरियाणा में त्याक्षेत्र खरुक नहीं तीन आडवो निक उत्तराचल थी हिमालय जाए तो उत्तराचल में भक्त त्या एक गाम से मतलब हिमाचल कहूर गाम से गाम दुर्योधन न मंदिर है આખા ભારતનો એક જ છે ત્યાં બોલો બરાબર એટલે મનુષ્ય હું શું કહેવા માંગુ છું કે આપણો મનુષ્ય સમાજ જે છે આટલો બધો બધી રીતે વિભક્ત હોય છે તે છે કારણ કે પ્રકૃતિ પ્રકૃતિના ગુણો પર છે આખો બધો આગળ સમજાયું બધા જ પ્રગતિના માર્ગ પર તો હોય જ પણ પોત ખેલે હોય હિમાલય જતા હોય કોઈ અહીંયા હોય કોઈ અહીંયા હોય હોત બધું એવું વેરા જેવું છે ખ્યાલ આવ્યો એટલે આ કાળમાં કળિયુગમાં હજુ ભક્તિ નો યુગ છે કળિયુગનો અડધો ભાગ પૂરો થાય ત્યાં સુધી ચાલશે અને અડધો ભાગ પૂરો થવામાં હજુ દસ જ સમય ગયો છે બધા નથી ગયો લગભગ નેવું જેટલો સમય બાકી રહ્યો છે કળિયુગનો એટલે બહુ સારું કામ કરી લેવા જેવું છે અને કાળમાં યોગે યોગે સંભવમાં આ કૃષ્ણ ભગવાન હાજર થયા દાદા ભગવાન આ એમનું આ શાસ્ત્ર છે એમનું લખેલું નથી હમને હાથમાં પેન જ પકડી નથી અને શનિવાય નતા કરતા એ બધું વ્યવહાર કનુભાઈના શરીર ખંભાળી લેવું પડતું હતું રસિકભાઈ અમે કરવું પડતું હતું એટલે કરવું પડતું હતું એટલે પરાણે નહીં હોય એટલે એમના જે સત્સંગો થયેલા આખા ત્રીસ ત્રીસ વર્ષ દરમિયાન જ્ઞાન પચાસમી વર્ષે જ્ઞાન ખુલ્લા પરમાત્મા પ્રકાશ સ્વરૂપ ખુલ્લું થયેલું સુરતના સ્ટેશન ત્યારથી ઓગણીસો અઠ્યાસી સુધી એમાં સૂત્રો સ્વરૂપ કાઢ્યા સૂત્રો એટલે સૂત્રો એટલે થોડામાં બધું તમને સમજ આવી જાય જીવનના બધા આયામોની એવા સૂત્રો એમાં લગભગ ચાર હજાર પાંચ વચ્ચે એકલો નંબરના સૂત્રો છેલ્લો નંબર કહી દઉં તમને ચાર હજાર છે શું આમાં બધા કોઈ કોઈ પાછા એમાં ખોરવા જાય એવા છે બધા નંબર ક્યાં જોવાના હતા સૂત્ર જો ભાઈ નંબર શું કામ જોવા અને આ નંબર આમ થઈને આ ફેરફાર કેમ થઈ ગયો એટલે સૂત્ર વાત ને થાય પણ શું થાય મને બહુ સૂત્રની બહુ પ્રીતિ થઈ ગઈ ને આવી પ્રીતિ કરું નંબર થી પ્રીતિ કરું સૂત્રની તો થવું થઈ જાય અને સૂત્રની પ્રીતિ કરું જેટલી થાય એ ગમે હોય ગમે હોય એટલે બે એમને પૂછ્યા છે સુરજભાઈએ એક ને બે ટુ ટુ નાઇન એટલે માત્ર નથી કર્યું ટુ ટુ નાઇન એટલે હવે આ બે સૂત્રો હું વાંચું છું સમજ છે કે આપણી બસ પંદર મિનિટ છે તમે આ બે સૂત્રો કરીએ અને પછી સુંદર ભક્તિ કરી લઈએ આપણે અંદરના ભગવાનની દાદા ભગવાન એ શરીર નથી એટલે શરીરની મૂર્તિ કહેવાય પણ એ મૂર્તિ કેવી જીવે છે મૂર્તિ કેવાય સમજે ને અને જીવતી ના હોય એને મૂર્તિ ના કહેવાય પછી આપડે બધા શું કેવાય એનું સ્થાન માર બધું નક્કી હોય છે શું એટલે મૂર્તિ બહુ શબ્દ બહુ અગત્યનો છે મૂર્તિ એટલે મંદિરો મૂર્તિ મૂકીએ છીએ ને આપડે મૂર્તિ મૂર્તિ સ્વરૂપ હોય જેનું એવું મૂર્તિ કેવાય શરીર શરીર મૂર્તિ પણ કોઈ જાણતું નથી ના મૂર્તિ કોને કહેવાય જે ફોર્મ વાળું હોય આકાર વાળું હોય સમજાય ને એ બધું મૂર્તિ કેવાય એને એની અંદર બધું જ હોય પણ જીવતું હોય ત્યારે જુ જુદા સ્વરૂપો હોય છે અને મનુષ્યનું ભળેલું હોય ત્યારે એના મંદિરના સ્વરૂપોમાં હોય છે આ રીતે એટલે મૂર્તિ શબ્દ બહુ અગત્યનો છે અને એવા મૂર્તિ સ્વરૂપ શરીરમાં જીવતા શરીરમાં અમૂર્ત એવા આપણા ભગવાન એ મૂર્તિ સ્વરૂપ નથી એટલે મેં કહ્યું કે પોલાણના ભાગમાં જેટલો ભાગ રહ્યો છે ચૈતન્યનો એ ભગવાન છે જેને જેટલું પોલાણસ્તી એટલા માટે ચીદાકાશ ખોરે છે હૃદય અને હૃદયનું ભગવાનનું હૃદયનું સ્થાન એ બધું ખોરે છે બહુ સમજવા જેવું છે એટલે એ દાદા ભગવાનના સૂત્રોમાંથી આ બે સૂત્રો અમને કયા છે લઈએ આપણે હું વાંચું છું આ સૂત્ર નંબર બે નું છે હું સૂત્ર વાંચું છું આ કૃષ્ણ ભગવાનના ફોટાના દર્શન કરીએ તો બોલો તે રિલેટીવને પહોંચે એટલે કે મૂર્તને પહોંચે મૂર્તને એટલે કે આપણો સંસાર મૂર્ત સ્વરૂપ કહેવાય આ મૂર્ત સ્વરૂપ મૂર્તિ જીવંત મૂર્તિ સ્વરૂપ શરીરોથી આપણે મૂર્તિની વજના કરીએ એટલે ભક્તિ કરીએ આરાધના કરીએ એટલે બધી ભાગમાં જાય આપણે રિલેટીવને પહોંચે એટલે સંસારને પહોંચે આવી રીતે આ કૃષ્ણ ભગવાનના ફોટાના દર્શન કરીએ તો તે રિલેટિવને પહોંચે અહી પગે લાગે એટલે દાદા હતા પોતે ત્યારે आत्मा डायरेक्ट पहे सीधु भगवान जनता कारण कितराग स्वीकार न करे अमृत भगवान जैसे भक्ति कर अमृत मैसे स्विकारे नही एट कृष्ण भगवान अंदर अमृत स्वरूपे थे स्वीकारे नही बात ठाकुर जी मूर्तिर रनछोड़ी श्रीनाथ जी બાલાજી ગમે તેવા સ્વરૂપે હોય આપડા મીઠો બધા પંદર બધા ઘણા સ્વરૂપો છે કૃષ્ણ તે સ્વરૂપમાં હોય ત્યારે આપણે ધરીએ પ્રસાદ અને ઠાક ધરાવીએ બધું કરીએ એ પ્રસાદ અમૂર્ત કૃષ્ણ ભગવાન ગ્રહણ ના કરે એટલે મૂર્તિ સ્વરૂપ છે એટલે જે મૂર્તિ સ્વરૂપ ને તે મૂર્ત જે હોય તે બધા મૂર્તને પહોંચે પણ કેવા છે જીવતા શરીરવાળાને મૂર્ત કહેવાય છે એ સિવાય બીજા મૂર્ત નથી કેવાતા બીજાને જળ કહેવાય છે સાહેબ આટલું સમજાવ્યું તમને આ શરીરવાળું બહુ કિંમત છે બહુ કિંમત છે એ ભગવાનની હાજરી સાથેનું છે ભગવાનની હાજરી અને એટલા માટે એ વરસાદ મૂર્તિને ધરાવ્યો અંદર અમૂતને પહોંચે નહીં એટલે જે મૂર્તિએ ત્યાં મૂર્તિ એટલે કે જીવનમૂર્ત સ્વરૂપે શરીરે ભગવાનની મૂર્તિને ધરાવ્યો માતાજીને કોઈને પણ ધરાવ્યો શિવજીને ક્યાં તો मूर्ति ने पोचे एटे संसार भाग में आप बोला लाभ मिले एट जीवा भावे जेवा भक्तिभावेजे सेवाई है भगवानी आवा भक्तिभावे एनु मे अपन जीव प्रमाण समझी के अमूर्त भगवान स्वीकार सीधो कर सकता अमूर्त भगवान न तो कोई स्वीकार करता न, थी, न तो एम कोई आने तरछोड़ता कोई न ना तरछोड़े एट मंदिर आते आनंद पमी आप भगवान स्वरूप है वितराग स्वरूप कहते हैं वितराग एट राग द्वेश पर संसार ए राग द्वेश अधीन आग है संसार ए मूर्त भाग है भगवान नो राग जिस रही अमूर्त बात छे शू कमूर्त अमूर्त अमूर्त आ, आ, आ, आ कृष्ण भगवान ना फोटा दर्शन करिए तो रिजलेटिव पोहचे अही पगे लगे तो ते आत्मा ने डायरेक्ट पहुंचे अही एट ज्ञापी पुरुष देह ने कि अंगुष्टे एम पगे लागे तो सीधो आत्मा पोंचाये जो ता, तार के सूंदर जोड़ाई सारी हेट सुंदर जोड़ाय સાથી કે આ મૂર્ત જ્ઞાની પુરુષનો અંગુષ્ઠ છે તેના એ માલિક નથી રહ્યા આખા પગના માલિક દેહના માલિક નથી પોતાના વાણીના માલિક નથી મનના માલિક નથી એવું મન વાણીને કાયા સ્વરૂપ દેહ આખો મન એટલે આખું અંતઃકરણ આવી ગયું એવા દેહના માલિક જ નથી પોતે એમાં ક્યાંય મારાપણું છે જ નહીં ઝીરો થઈ ગયેલું છે એમાં પોતાનું હુપણાનો અહંકાર છે ઝીરો થઈ ગયેલો છે અહંકાર અને એનું સાથેનું મારા પણ આખું જીરો થઈ ગયેલું છે ત્યારે એ દેહ દિવ્ય આટલું બધું આપણને લાગે છે આ બહુ વિજ્ઞાન છે સાહેબ જ્ઞાની પુરુષનો સજીવન મૂર્તિ સ્વરૂપ દેહ એ શું અનંત સુખની ખાણ છે કારણ કે શરીરમાં તો સુખનું એવું નથી આવતું આપવાનું પણ શરીર આવું થઈ ગયેલું એ શરીર આટલું દિવ્યતા કહેવાય એટલે જ્ઞાની પુરુષનું પ્રત્યેક કર્મ દિવ્ય છે એવું શાસ્ત્રોમાં પ્રમાણ છે એનું પ્રત્યેક કર્મ દિય છે એટલે એમની મરજીપૂર્વક એક પણ કર્મ નથી મનથી નથી વાણીથી નથી કાયાથી નથી કાયા શરીરથી શરીરથી જે વસ્તુ હોય પણ એમાં પોતે નથી આ બહુ સમજવા જેવી વાત છે પણ આ પકડાય એવી નથી કોઈ ના કોઈ ના પકડાય સમજ્યા બઉ મુશ્કેલ છે અર્જુન ચખા જો સખો ભગવાનને એને સમજવા માટે તો કેટલું એને નેત્ર દ્રષ્ટિ મળી તારે કઈ હો ભગવાન યથાર્થ કર્યું ભગવાન સાહેબ બસ બંદર કરી દો અને અત્યાર યુદ્ધ છે ના બધું ચાલો પછી ભગવાને એ દિવ્ય દી ચુ પોતાનું એ પાછા લીધા એમને અને પછી કહ્યું આવે તો ત્યારે બોલો વૃતિ લા કરીશન તમે કહો કરીશ આવે કે છે ત્યાં સુધી પૂછા ચાલતી હતી જવાબ માંગતો હતો અને પછી આવે છે આરું મારું વાત એને કેવાય છે શરણાગત તો બહુ મોટો શબ્દ છે સમર્પણતા ઓહો સમર્પણતા શરીર થી નથી શરીરથી નથી થતી એ દિલથી થાય છે એમાં શરીર નમ્યતા સમર્પણ થઈ એવું નથી કંઈક બહુ સમજવા જેવું છે એટલે આપણો ભારતનો ભારતીય અને સનાતન આર્યન સંસ્કાર દ્વારા આર્ય જીવનોનો અંતરના જીવનોનો એ ભારતીય ધર્મ અદભુત આવી રીતે સમર્પણ ભાવતા કરીને હોય છે અને એટલા માટે એકબીજા સાથેનો આપણો વ્યવહાર ઇન્ટર રિલેશનલ વ્યવહાર હતો ને સંબંધો સંસારિક સંબંધોનો વ્યવહારિક બીજા સાથેનો એ તો સુંદર હતો પણ આ કારણું જરાક એ લાગી રહ્યું છે સમજ્યા પણ હજુ આજે ખુલ્લું થાય છે કારણ કે આજે ભારત ઉપરથી ઘણા વાદળાઓ હતા બધા ખરાબ થઈ ગયા છે ઘટી ગયા છે અને શરીરના સંપૂર્ણ બહુ સારી રીતે ઉદય અને એમનો આપણને પ્રકાશ આપી રહ્યા છે એ ભારતની હાલત છે અત્યારે जापान राइजिंग सन उगता सूर्य ना देश गणता था एक्त उगता सूर्य नही पर धर्म न उगता सूर्य नम तो मानव मानवता आज मनुष्य है तो मनुष्य मानवता गुणों मानव स्वरूप जीवी जाने पी बन हो भाई होनव स्वरूप जीव जाने बस एम अगलू कहवाई भक्त साहेब कोने અમે કયું સંસ્કૃત ભણવું છે કે અમે શાસ્ત્ર ભણવાની જરૂર છે આ બોલતા કેમ નથી જે હોકારો પાડો એટલે આ એમનું સૂત્ર છે એટલે છેલ્લું છે હંમેશા રિલેટિવ ને રિયલ બેવું દર્શન હોય હંમેશા રિલેટિવ ને રિયલ બેવ દર્શન હોય ત્યાં જ મોક્ષ છે આ સૂત્ર આખું છે આ ટોચવું વાત છે फरती वाँसी जाऊ हूं बोलू ते बोल छो बधा आ कृष्ण भगवान फोटा दर्शन करे तो रिजलेटिवे अही पगे लगे तो अगे लगे तो તેના આત્માને જમાને ડાયરેક્ટ પહોંચે ડાયરેક્ટ પહોંચે કારણ કે વિતરાક સ્વીકાર ના કરે વિતરાક સ્વીકાર ના કરે વિતરાક સ્વીકાર ના કરે ને વિતરાક સ્વીકાર ના કરે હંમેશા રિલેટીવ ને રિયલ રિલેટિવ દર્શન હોય દર્શન હોય ત્યાં જ મોક્ષ છે મોક્ષ છે હાજર ઝન હવે બીજું લઈએ આપણે બે હજાર બસો ને નવ્વાણું લઉ હજાર બસો ને નવ્વાણું લઉં છું બે હજાર બસો નવ્વાણું જ દરેક વસ્તુના બે ભાગ હોય છે બોલો રિલેટીવને રહ્યા હોવા દર્શન કરતા રિલેટીવની ટપાલ તો કૃષ્ણ ભગવાનને પહોંચે અને રિયલમાં આપણા આત્માની જ ભક્તિ થાય છે અદભુત સુત્ર આખા કૃષ્ણ ભગવાન યથાત થોડું જ્ઞાની પુરુષને આપણે બધું આપણા સુસુભ છે બીજું કશું જ નથી સુખ છે ચાલો મંત્ર બોલાવો અને અસિમ જેજેકારો બોલો કનુભાઈ છે કે યાર કનુભાઈ ચાલ તૈયાર રહે પછી ત્યારે મંત્ર બોલાવી લે આપને મળ્યું છે આ પુસ્તક નમો અહીં ડાકોર માં બધા નમો સાયા નમ લોય સૌ વચ્ચે ખાલી જોવા માટે અરે શું પંચ નમો તારો શું જોવા તૌ સા મંગ ચૌ મંગલમ હર અવય મંગલમ ચાલને લાયે ન